યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સંરક્ષક ધર્મજીવન બે હજાર એકતાલીસ ના શ્રાવણ વડવાને શનિવાર તારીખ એકત્રીસ આઠ ઓગણીસો પંચ્યાસી ગરડા પ્રકરણ નું અઠવીસમો વચના મૃતમ શરૂ અહંકાર નો એ પરોક્ષ હોય ક્યારે પકડ માં આવતો નથી આખે દેખાય ને પકડાય મોટા થવાની ઈચ્છા અહંકાર થાય છે મોટું નુકસાન થાય છે સંગઠન નો નાશ થતો હોય તો અહંકાર રૂપી સુરપંખા ને આભારી છે સ્વામી નારાયણ હર કૃષ્ણ વાય નો વિદ્યાર્થીને લગારે એક વાગે એટલે બોલે શું બનાવ્યો પણ પ્રભુ પાસે પોચવાનો પ્રયત્ન કરતા નથી એટલે આ નારાયણ હરે સ્વામી નારાયણ હરે સમાજ અઢારસો ને પંચ્યાસી ના કાર્તિક દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ધારણ કર્યા હતા અને પોતાના સમૃદ્ધ जीव पड़े एक शुष्क वेदांत साकार ने खोटा करें कृष्णादी भगवान आकारा करें पमी पीखनी आसक्ति कर भगवान ने, ने, ने, ने भूली जाए कुम समझे ये न होय, तो ये धाम मा तो राधिका लक्ष्मी आदि भगवान क्रियाओ है भक्त न सुख ने अर्थे ज्ञान वैराग्य सहित भगवानी भक्ति करी महात्मे सहित समझो हो, जे जे हो कोई पदार्थ मंधाय भगवान सुख आग बीजा सुख છે એમ મોક્ષ ધર્મ માં કહ્યું છે આવી રીતે ભગવાન ભક્તને ભક્ત ને સમજવું અને એમ ના સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાન પણ બીજું ગોલકધામ માં રાધિકા ભગવાન ને એવું કલ્પના કરે છે આ સંતોષી માને માનનારા છે એને પૂછી જવો કે સ્ત્રી સુખ ખરાબ એ ખોટું છે એમ કે છે એમાંથી આ બધું થયો માટે મૂળ કારણ એ ઘણા એના ભાગ છે એ ભાષામાં નો આવે ભાષામાં આપણે બોલવા જાય તો એ આવી જાય પણ એનો આખો માર્ગ છે અને એ સંપ્રદાય છે નાની વસ્તુ નથી અને એમાં એના બધા વર્ણનો આવે છે પણ આ બધા એ ન હોય ને સમજ અને એને બઉ છેડી ને આપડે વાતો કરવી પણ બરાબર નથી तथा संतने देवा छे, देवा अंतर छे, शो छे। उत्तर करो जी तेने भगवान करो तरह का तो कोईक ने स्वादे सारू सारा तथा खोजे तथा लोभ रोभ ने मुकावे करे आन माल खेत वाड़ी कोईक ने अपी दे तरचन पाड़े नही अवगुण रही गो होने करो हो समय अवगुण टाड़ी करो हो पाठो पड़े नहीं અને એ અવગુણ હમણાં પણ હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર ત્રણ ને पुछु जे, जे बराबर अपमान कर तो कई मूंजवी श्रीजी महाराज बोलया मनंत तया। सहीत भगवान, ने होई। भगवान तेना ते थे मान केम जो छे, तो मा छे। ने छे छे, छे। थे तो जाने फेर गवर्नर साहेब ने जा समग्र पृथ्वी नो पादशा बढ़ियों આજ ગવર્નર ને કોણ ગણતા નાણા ગવર્ન આવે તો ગાયકવાડ જેવાજા યુધ્ધ એમ તો થોડું થોડું યાદ હોય ને મહારાજ गवर्नर साहेब ने जाने से समग्र पृथ्वी ना होने दौर दौरा शां राजा बड़ियो गवर्नर साहेब हमेलियों बड़ियों, एव, बड़ियों आगे आगर मान रहे नहीं पने तेम जेने आगर मान रहे। ते एम महात्म सही भगवान ने जाना हो सत आग नहीं पी श्री महाराज बोलिया અંદર અંદર રહેતા હોય માન ક્રોધ નઈ જવા એ તો લોહી માં ગુણ છે પણ એને રોકવા ને એની જ મદ થાય ટાયા ન ટળે પણ રોકવા જાય ઉદય થવા જાય તરત ઓળખી જાય કે માન આવ્યું પણ આપણે શું ટેવું પડી ગયું એને એમ કર્યું એટલે પોતાનો બચાવ હવું કરે જયારે દોષ જાગે એટલે બેઠો ન થવા દે એમ રાખે તો એ જીત્યા કારણ દોષ નાબૂદ ન શરીર માંથી લોહી નાશ પામી જાય તરત ખીજાયું મરડાય તાજ તરત હરપ ને અડે તો ફૂંફાળો તરફ અને ઓલા જળદંડા કહેવાય એ તમારે કાંઈ ન થાય લાકડી મારે તો આપણે એક કોક ના રૂડા ગુણ દેખી ને વખાણ સાંભળીને કઈ લેવું ન હોય દેવું ના હોય તો ઈર્ષા ઉભી થાય અને એનું નાશ પામે તો આવડવા રાજી થાય પાછું એનું નાશ પામે ઈર્ષા કરો તો પાછળથી આવે પાછી એ ફૂંફાળા મારતો આવે આ પોતે પોતાનો ગુરુ થઈને દેખે ને દેખાય આ બે ને મટાડીને વહીરાગ લીધો વૈરાગ શા માટે લીધો મોહ ને એને રોકવાની આડા આવે છે ભગવાન ના માર્ગ માં એટલે લોભ ને મોહ ને બે ને રોકી અને વૈરાગ લીધો ભગવાન પાસે જવા ધીરે ધીરે ધીરે ઈ બે ને રોક્યા લીધો વૈરાગ પણ વળી એક અવરોધ આવ્યો જાગૃતિ રાખવાની અથવા સંગઠન અહંતા ઉભી થાય પાછી બે ને મારી ના પણ અહંતા એ બી ઉભી થઈ ને અહંતા સુરબણખા થઈ જાય નાક કાન કપાવે એ બીજું પણ હવે એને સમજે કોણ છે જો આપણે એક વરસ સાધુ થાય ત્યાં લગી હજી થોડો ઓછો વાંધો હોય પણ બે વરિયા અનુસંધાન જો દેખે ને એ તો ખબર પડે અને પછી હું આમ એકદમ થઈ જાય અહંકાર આવી જાય મને આવડે બીજા નો આવડે મને આવડે બીજા નો આવડે આમાં લખ્યું મે આપણો વિનાશ થાય નહી આપડે જોવું જઈ ને બે માણસ બને નહી ઘેરે બાર હો ત્યાં લગી મજા ઘેરે આવે ભાઈ બોલી બોલી ભાષા ની કઠોર હશે થાય ને એક ની શિક્ષક ના વિચાર થયો ભલા કોઈ સમજતી છૂટે એમ નથી આત્મહત્યા કરી લેજો ખરો વેગ માં આવી ગયો રસ્તા માં વળી વિચાર થયો આત્મહત્યા તો કરી ખરા માણસ નો આપડે અભિપ્રાય લેવો જોઈએ એવો એવો આપી શકીએ હાલતા હાલતા રમણ મહર્ષિ નો આશ્રમ રમણ મહર્ષિ જંગલ માંથી પાંદડા ખાખરા ના લાવી ને પતરાવળી ગુ છે એટલે તૈયાર કરે ઓલા મોટા માણસ આ પતરાવળી ગુ મને આવશે જવાબ દિક્ષક કે હું આગળ કંઈ પેલા એક મારે પૂછવું છે પતરાવાનું કામ તમારે કરવાનું એટલે પતરાવળું તો ફાકી દેવાનું એમાં તમારે આ દાખલો કરવો એવું મોટું કામ હોય તો ઠીક તો નાના માણસ હોય ગુ છે અહી ભાઈઓ મારા તમે આ પતરાવળા બનાવાય તો કોખાઇ ગળી નાખી દે એમાં કયું મોટું કામ છે પણ કોઈ વસ્તુ હોય ને એનો સદુપયોગ કર્યા પછી નાખી દેવાની હોય કરે સદુપયોગ થાય પછી નાખી અને સદુપયોગ કર્યા વિના એ બગાડી તો નુકસાન કર્યું નાખી દરમ માં કરી વાત પણ શિક્ષક હતો મલિકા આત્મહત્યા કરવી ને એમાં સમજી ગયો વસ્તુ ને નાખી ન દેવી વાપરી નાખી દેવી વાપરી વાપર્યા પછી તો બધું નાખી દેવાનું છે પણ વાપર્યા વિના નાખી દે બગાડી એવી વાત કરીને આ તો કોઈ ઊંડા ઉતરતા નથી ને એટલે એક એક વાતો વાતો કર્યા કરે મારે આ દુખ ને આ દુઃખ ને આ દુઃખ એ રાંદી રાંદુ પેઢી થાય જેમ એકબીજાની વાતો નથી કરતી મારા મરમ થઈ ને પુરુષ થઈ ને આની વાત મારા આ દુઃખ ને પણ બે આજે સરીયાત ભગવાને અને બે ને પીરસે છે દુઃખ વિના નું સુખવાતું હોય છે રામ રામચંદ્રજી જેવાની વાતો લખી સુખ દુઃખ મન માન ઉભા છે વારા પછી એક જેમ ભોજવ એમ આને ભોગવતા બીજી રીતે ભોજવો ભોજવા પછી નાશ થાય ભોગવા વિના કોઈ વસ્તુ બીજો ભોગવી દે ભાઈ આપણે ક્રિયા ને બીજો ભોગવ એમ ને ખાઈ કોક જાય એવું હાલ એ તો જે ખાઈ જાય એમ કર્મ જેને કર્યા એને રાજી થોકલે પૂર્વે નબળું કહે છે તો નબળું આવ્યું એમાં ઈશ્વર ને દોષ ક્યાં દેવાનો અને ઈશ્વર તાળવાનું માગીએ તો આપણે જ મૂર્ખા આપણે ખાધું બીજું હાથે સંદાસ એમને કર્મ ના ભોગ નિ માત્ર એમ છે ભોગે ભોગ ભોજવા વિના તમારો નાશ થાય નહી દુઃખ આવે તો દુઃખ ભોગવો સુખ આવે તો સુખ ભોગવો સુખે ભોગવા પછી બધું જવાનું ભોગવા પછી જવાનું કોઈ કાયમ રે પણ આપણે એવા થઈ ગયા સુખ રે કાયમ સુખ નો સુખ ભોગવવાની કોઈ ખાજે આટલો એક કર્મ નિર્ણય નક્કી કરી લે ને તો ભગવાન બહાર કર્યા એટલે ભોગવવું પડે ભાઈ આ તો કે ભોગવું નથી કર્મ કરવાનું બધા પુરુષે ત્યાં જાય એમ કે અનુગ્રહ કરે હા એ તો આ થઈ ને એમ ગોઠવે છે એમાં મહાપુરુષો બધી ગયા છે તમે તે પ્રાર્થના કરો જોશીભાઈ કરે બીજા કરે હવ એમાં કોક નું થયું ને કોક નું ના ટ્યું એટલે ઈ એનો વાત ને કોઈ સમજતો પણ ફરચો પૂરો ના ગાય જો સાવ કાઢી ગોધરી પણ પાછો લેવા જો એનું શું કર્યું એને પાછો ન ગાય સામે બાર અંદાજુ અકસ્માત તો ઈશ્વરીય ક્રમ તૂટી જ જાય ને હશે એની પ્રાથમિક જાણકારી એની પાસે હશે કા નથી આવી જાણે છે આનું પૂરું થયું જાણકારી કરતા હે ને સાઈ બાબા ગણાયદાય સાંઈ બાબા ઘણા થઈ જાય ક્રમ ને આવડે કોઈ રોકી શકાય એક નિયમ જ છે પરસેવો પડ્યા વિના રોટલો ખભાઈ જ નહીં ઈશ્વર ના ઘર નિયમ જયારે પરસે એવો પડવો નથી ને બેઠા લાગવાનું કલ્યાણ હા અમારા કરી બીજા કરજો ભગવાન ને કઈ બીજો નહી હો ત્યારે અમારા જેવા ને જે લગ્ન નહી હોય ખવાયું જ નહી અમને નાસ્તિક માનતા અને સાધુ માં જેમા નું આવું બો પછી ત્રીજી મહારાજ ભોલાજી જુઓ અને ઉદ્ધવજી કેવા મોટા હતા અને કેવા દાદા હતા પણ જો ભગવાન ની જાણતા હતા તો તે ભગવાન ને રજની ગોપી વને આચા યુેજે અહોભાગ્યમિં પરમાનંદ પૂર્ણ અરે ભાઈ મનુષ્ય જાલ પતિતા ખીલજીવ બંધો મારા બધા છોકરા હે ભગવાન તમે જ પીડ્યા છો અમારી રક્ષા કરજો બરાબર ને ભગવાન એમ દેવ કેવાય કોઈ ને સાધુને પોતા હોય તો હરા સાધુ કેવાય કઈ ન બોલે ને એ હરા સાધુ કહેવાય તમે તમારો વાંક ન કહ અવડા નો જ કહું કારણ કે આ શિક્ષક તમે શિક્ષક નથી એટલે તો ભૂલો તમને શીખવાડ્યું નહી કેવી સંસાર જ બોલાય પતિતો જો પતિતો બોલોને તો તરત જ સંસાર રૂપી જળ માં પડેલા એવા જીવો એના તમે બંધુ છો તો એવો અર્થ થાય આ ભાષા સંસ્કૃત છે એટલે ઈશ્વરીય ભાષા કેવાયું તાર બીજા અવડા મહેનત કરતા છોકરાઓ ને ન કરે એ કેટલી કારણ ને કારસો આવે એવું તો કરેથી રાત્રે કારણ માં આનંદ કરવો આપડે મોટા બરાબર નઈ બોલો મહો ભાગ્યમ નંદ ગોપા વ્રજો કથામ જન મિત્રમ પરમાનંદમ મોટા જાણતો હોય તો માન ની રીત ક્રોધ રહેજ નહી જ નહી માની રીતે નો આવે એમ દેવપ્રસાદ દાંત કરો માં તમારે બધા હારા સાધુ જે કેવાય ને હારા એ બસ આમ ન બોલાય એટલે આવડ વખાણ કરે બહુ હારાશ કેશો એમ મનમાં થાય નહી હવે તો ક્યાં સુધી ખમી સ્વ ચાલવા જોઈએ મહારાજે એમ વાર્તા કરી છે ભગવાન નો ભક્ત હોય અને વાત એને ભગવાન માન્યા તો પ્રાર્થના કરવાની અને આપણે પ્રાર્થના કરીએ તો યાદ આવે નહીં ભૂલી જાય ત્યાં જ્યાં સુધી પ્રાર્થના છે ત્યાં સુધી ભક્ત નથી શું ભક્ત નથી પ્રાર્થના તો શા માટે છે કે દોષ અતિ પીડતા હોય અને એ પાછું એના જ હાથમાં હોય એટલે એની આગળ આપણે પ્રાર્થના કરીએ મારા આઝાદી રક્ષા કરજો એમ હવે અહીનો ધૂળ જરા બેદી તાવ આવ્યો કઈ માણુસની અથડામણ થઈ બે થઈ એમાં ભગવાન પ્રાર્થના એટલે ભગવાનને એમાં જોડવા તમારે ઘેરે વડો પ્રધાન જંગથી આવ્યો એક દુઃખ છે પક્ષું આજાર કાંઠે છે વડાપ્રધાન હવે આનું ઘડવું ઘડવું તો દોસ્તો ઘરી જાય ને એમાં વડાપ્રધાન ને પછી બોલો તું અમારા કુતરિયા હડકારવા બરાબર ભગત કેવાય ને પ્રાર્થના કરે પણ એવું આવડ લોકો ગુરુઓ ગોખવી દીધું હાલ સાથે બાપ આ મા બાપ આ કુચરે હડકારવાનું કામ જ સોપે એના સ્વભાવ સુધારવાનું કામ જ ન કરે કુતરે હડકારવાનું કામ સોંપી દે ભગવાન પછી હું જશે ભાઈ લગભગ જવો તો ઈ પાછા પોતાને ભગત ગણાવે જેમ આમ કરે ને એટલે ભગત છે એમ શું કહો તમેક સુખ માગે એટલે કોઈકવાનું જ ભળ્યું ભગવાન ને એ કામ ભળાયું ઈ તો હવે તારા પ્રારબ્ધ મારશે એમાં આવશે આ બીજા પાછળ ફિરિયા હોય ને એને બીજો ભોગવી દે ખાધું આની ને સંદાસ બીજો થાય એ ક્યાંથી હાલે જુદા એને જવું પડે પણ હારું ન લાગે આશીર્વાદ હારા લાગે જાણે આશીર્વાદ એટલે આપણે ખાધે રાખો ને આશીર્વાદ દે એટલે સંદાસ નહી જવું પડે કદ જ રાખો કર્મ ના તો ભોગ કર્મ નહી ભોગે નહી શામ્ય ભોગ થી જ શાંત થાય એ તો બીજો ભોગવી દે ભાઈ ના કસ્ટ અને આમાં ઉભા બોલવાનો વિચારે તમે મને મુકાવો એમ આ તો જેવું તેવું હોય ત્યાંથી રેડિયું નાખે પેલે સુળી ના કસ્ટ એટલે મરવાનું જ કહેવાય ને તો ન બોલે પડખે ઉભા હોય તો રક્ષા કરો એમ ભક્ત કેવા તો રક્ષા કરો એમ કે આપડે તો એ ભગવાન ને શરણે થયા પછી આ સુધારવું જોઈએ ને એની આ વાત પણ મારા સુધારે ઈ જ રહી નાખ્યા કરે રાત્રિ ની ગઈ ખુચરે હડકારવા મદદ કરો હું નવરો નથી ઘર કામ એટલે વડાપ્રધાન ને બે હારે કુતરા બરાબર નઈ મને તો આ અમારે જઈએ ને વાહે દોડે નખરા આશીર્વાદ લેવા હું પેહલાથી જ આશીર્વાદ દેતો નથી એટલે મારી માં કોઈ ગરીબ માં આવે અમ તો આવે દયા કરજો રાખજો હવે અમને એમ દેખાય છે કે આપડી કરેલી ભૂલો એ કોણ કોણ સહન કરે એ તો આપણે જ કરવી પડે એમાં છૂટકો નહી અને ઈશ્વર ન્યાય છે ઘર તો ઈશ્વર આ દુનિયા આખી ખતમ કરી નાખી થાય એના ભગત હારું કે એના ભગત ને કઈ દુઃખ નો આવે ને જગત ને જ આવે રોકાય ભગવાન હ એટલે રાજા જેવું કરે એના ભગત થાય અમારે ગોખી કાઢ્યું પણ બેઠા બેઠા અને આ ગુરુઓ એ જ શીખવાડ્યું એને પૂજામાં એટલે એને લાભ મળ્યો અને આવડાવ છે એમતા નથી એટલે એવી રીતે પોતાના દેહ ના સુખ નો સંકલ્પ ન થાય અને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત એની ઉપર ભગવાન બહુ પ્રસન્નતા થાય છે એની ઉપર પ્રસન્નતા છે જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે તે જળ નો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળ માછલું ચાલે હાલે ક્રીડા કરે અને જળ નો વિયોગ થાય ત્યારે તેની મુવા જેવો થઈ જાય છે એવો જે હોય તે ભગવાન ના સુખ પણ પામે નહીં અને પંચ વિષે કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાન ના અનુભવે છે અને ભોગવે છે અને એવાને જ ભગવાન ના સુખ ની પ્રાપ્તિ થાય છે ઇતિવચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણ નું અઠ્યાવીસમું વચનામૃતમ જે તે થયું જય